એવું થઈ ગયું બરાબર ગેરકૂલ તાર હું બોલશે પ્રશ્ન રાખી વા મે આવું બોવાજ F-I-R-O. એફઆઈઆર એફઆઈઆર ઓન દસ ગરી હજાર છીએ આઈ નંબર મેન કોઈ મેં ટી પ ના થાય <coughs> પંદર ટકા દિલ્હી છે કરે કોઈ બાદ કોઈ બાબુ કર્યા કરે બધા બારા ગયાર અગ્યાર આવે ને બારી વખત હું હું કોણ છે તેને બધા વાત કરે છે તમે કોણ સમજો ટેમ્પો એટલે નામ છે તો ટેમ્પોરરી છે નામ હું જાતે આત્મા કે છે આત્મા આ દુનિયા કોણ કેવી શકે છે બુદ્ધિ કરી બુદ્ધિ સમજાયું છે સમજાય બુદ્ધિ સમજાયું છે સમજાયું નહીં टेंपरेरी प्रोग्राम लिमिट कैंसिल कर देते हैं टेंपरेरी यह जो है टेंपरेरी टेंपरेरी का अभी सके नहीं यह पहला जो है कि आने आप टेंपरेरी भेज के अपना जिंदगी भेज के चलिए टेंपरेरी के ना टेंपरेरी ना होए टेंपरेरी के ना पड़े लो सारे के लिए टेंपरेरी जान सकते हैं मोहना है तो समझो જો વૈજ્ઞાનિક આવે તો છોડ પડી શકે હે આયુ રિઅલાઈઝ થાય તો છોડ પડી શકે એના ના ભાઈ બોન જગ્યા દે બોન પડે આ તો બોન થઈ ગયો તો મતલબ દે બોન પણ સિર્ફ એ લેજન્ડ આજે તો ની કે તો આ તો આવો આવો કે બધા નથી આ થઈ રહી તમે પૂછ્યું કે થાય ને કૃષ્ણા છૂટે નહીં કૃષ્ણા છૂટે નહીં હા ભૌતિક વસ્તુ ભૌતિક વસ્તુ પકડ એમ કે ભૌતિક વસ્તુની ભૂત મારે તો તમારું કારીગર મોટો થયો મારી છે બાબર આપડી જાય દરેક વસ્તુ એના માલિકી પાસે જાય છે એક કાયદો જઈ જાય છું ને પ્રસ્તાવ લઈ જાય માતા કહી દઉં મારી ફૂલા કદું નહીં જાય જતો મારું થાય છે તરત ખ્યાલ આવી જાય છે આદર્શા જોડે કરવું રહે કેટલા બધા વાટલા ગીલો એટલે બઉ લઈ જતા ચપ્કા બધું માં બહુ આવે છે બધું આવી તો છૂટી જાય ને બઉ મા પછી રીધી કરીને અથમાન ખાવું હોય બનાવે કરીએ ના દીકરા દીકરા નઈ કાકા કાકા દીકરા શંકરભાઈ ખબર આવી રિલેશન બીજું તો વર્ષ નહી કરવી પડે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 મહેશ ભાઈ મહેશ ભાઈ મહેશ ના સાહેબ છે ક્યાં કે તો બોલે રે એકલા પડી જા રે એકલા પડી જા રે બોલિયા જમ ના કે એકલા પડી જા ખાય લે જીવ ઓલો બાધાજી મેં નુ આદમ પડી અંગે આ ખટ કર જોવી આપળવા સાયન છે ને આયન છે બાધા કોક કોક કર બડી અંગે ન કવિ સજે ન કોઈ એલી ચાર્જલ છે એ ડિસ્ચાર્જ કરે ડિસ્ચાર્જ થયા કે રહે ના થાય સમય કરે એટલે બંધ કર્યું નવા કર્મ બધા નવા કર્મ બધા તો જૂના થાય ત્યારથી દેવા કરવાનું બરાબર આપડે સામાન્ય કરું છું એમાં બધું બધું વિચારતા તો સુરેશ ભાઈ પૂછે છે એક જ વસ્તુ છે તો શુદ્ધાત્મા ક્યાંય કે ભાઈ શુદ્ધ થાય ત્યારે એટલે હું જ્ઞાન આપું છું નેટલું શુદ્ધિ કરી આપો છું તો આનંદ લાગ સારી પછી સારી ડકો છે અસુચિત લઈને મારો મામો થાય મારો એમનું સુરેશભાઈ નું કેવું છે કે આજે સામાયિક કરી આજે બધું દેખાયું હવે ચીતે બેસ્યો કઈ કપિલ આપડે તો કે મારું મને નીચે બહાર ને ધુમા કરે બહાર કોઈ નીકળે એટલે કપ આવતો વાંચતો હતો પણ હોય કે વાસુમા જઈ લેબલથી બધું પાછું આવે અને ગોવા તાવ શકતી મનમાં મંતર ક્યારે થકી એટલું જ ઘરે નાનું આધુરુ છે ના જાય કઈ જાય ફટક બાજુ ફટક આપે ને એટલે ભટક ભાઈ જાય બુ કેવી કેવાય કે ઇન્જેક્ટ બુદ્ધિ કેવાય જેટલું તમે સારો કામ કરો કર્મ સારો કરો તો બુદ્ધિ છે અને ખરાબ કર્મ કરો એટલું જ બુદ્ધિ બુ ના અધિક પ્રકાશ કરે કે આ ના સમજાય એ વાત બહાર પાછા થોડી ભાર મૂકું સમજાય આ આ છે તમારો ચેલેન્જ જગત છે જેન સેપ્રાઝની છે આ જીવતો છે એને જોવrai તો આ તો બરાબર છે તો ચાલે છે વપરાય શું છે શું છે આ શરીર માં ચેતન હોય તો આ શરીર ચાલે ચેતન ને હાજરી ના હોય ના ચાલુ પાવર ચે પણ છે શું છે પાવર બેઠું હોય ને પાવર ભરીયેડા છ મહિના પાવર ભરો ચાર છે આ સાલમાં આ બો માં એને હોજ ના થાય એની હાજરી ભરાયા કા અને ઉત્પન્ન થયેલી વસ્તુ વિનાશ થાય જેનો વિનાશ થાય ચેતન જ નહીં શું કયું ચેતન તો હાજરી જરૂર થાય પછી ભગવાન છે એટલા માટે ચાર્જ બંધ ચાર્જ બંધ કર્યો ને ડિસ્ચાર્જ નહી કરવાનો અને આ જૂનું છે ડિસ્ચાર્જ એ થયા છે હવે હજુ એક બે હજાર ચાર્જ થયા નથી કે ને માસ્ટર ઘેર આવે હજુ ગોઠવા ઉંમર બઉ મોટી થઈ ગયું બીજી આપડે ભલે મોટું ના ના સુરેશભાઈ પૂછે છે તો આ રીતે આપડે હિન્દુ માં જ જન્મ મળશે હિન્દુ નહિ એવી જગ્યાએ હિન્દુ પડી એવી જગ્યાએ મનમાં ગમે મનમાં થાય કે આ પછી તારીખ કરવું પડે તો એ મઢ દ સરસ છે હવે આત્મા વગર ચાલે એવું કહીએ કે મને મારા ઘર વાત કર્યો હા એટલે બહાર બોલી નહિ આપડા ઘર નું અંદર સમજણ જોઈએ ને ચાર બેટરી બેસી બેસીઓ જ છે એ થોડો ડિસ્ચાર્જ છે અલ્લાહ અલ્લાહ ની વાત I don't know, will you? સર છે અને જાણે ખુદા ખુ કર મને જુએ એને આકર્ષણ થાય બાબત મને આપની દેખાવ થોડું તને તમને શું લાગે છે એનું બધું સાચી લેવું જેવું નથી અમારા એમાં તો લખ્યું છે કુરાન નો કુમાર ખુદા નો હોય કુરાન સાચું લખેલું ને તમને સાંભળે કેમ અમા થાય ન બાણકે મા વાત માર ખાઈ છે કે આપડા ઘરો માર ખાઈ કઈ અમારે અમારી ભાષા તું આરી ભાષા નહી હોય બોલ મે પેકેમ્બર કોણ પેકે જો ખુદા કા પૈક લાગે છે ખુદા કા જો પૈસા વર્લ્ડ કિસને બનાયા ખુદા ને બનાવે ગુજરાતી બોલો બધા વાંચો ને અત્યારે રૂપ છે કુદરત તો આપણે કુદરત બનાવે અલ્લાહ તો અલ્લા તમે આપણે કુદરતે God has not this well at all. Holy is his evidence. Very. છોટા કે છોટા આદમી સૌે કમિટી સમજયા બુ ના કરાઈ ને નાસ્તો કરાવે રસ મઈ બહુ જોરદાર બનાવે છે બાજા પાસે બધી વાતચીત કરાય છોટા તો છોટા આદમી એટલે લઘુતમ પર જો અને ગુરુત્મ પર નાલી પૂર સુ આધરો કરે તો એવું કેતા હું તો કેવા લાગુ બોલાય નઈ એટલે મને દોષિત કોઈ દેખાતું ને તમે જોશો ને તો દોષિત એવું લાગે એવું કરે ના ગમ્યું તને ગમ્યું લગ્યા પર આવ્યા છે બંને આવી ગયો છો તમે કઈ મટલી પણ હાશે બેબી છે એની છોકરી દર હું દાદા બગાડ નથી દાદા ભગવાન આશીન થઈ ગયા હું આમ કોલું છું એને કઈ પણ હજ આવે ને જોબ ની દાદા ભગવાન સમજાય ને બીજું થોડું બતાવો છે જાગે આપડા જે દ્વારકા लगनिया के बड़ा देर पड़ जाए है देखा नाम सूरज जस है के के भी रे पड़ी हो मिलाता अपनी बोलान बड़ा बोलो काम करो डाके दिया हो बोल रहा है ना बड़ा बात ना भगवान भली जगह आईज सारों से બોલાવો તમે દેવજન દેવજન હાથે બોલાવે ને આપડે બોલે ક્યારે બોલાવ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 દાદા ને બોલાય કરો બોલો પણ બોલો દાદા હાજર પેલો દાદા શું છોકરા ને બોલાવાના એટલે આનંદ થાય આ લોકો આનંદ આવ્યો અત્યારે મહિનામાં એક દાડો સાથે આવ્યું હોય તો પોલીસ ના કરવું અહી અહી ના કરવું ઘેર ના કરવું કતરી ના પુત્ર કયું રમ ના થયું શું થયું ખરાબ વિચાર આવે તો પચાવ કરો ખબર પૂછાય માલ ભરેલો છે તે માલ ભરેલો નીકળે છે હવે દાદા એ પૂછી કર્યું તરફ માલ ભરાય છે નવો માલ ચાલ થાય છે ઘણો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 અમને ત્યાં કોઈ પણ માણસ નુકસાન કરે છે ચોરી કરે છે એ આપણું આપણું હિસાક કે એનું આપેલું જોઈએ આ બાળક નામ છે એટલે એનું લઈ ગયો છે શું નામતા મહેશ મહેશ મહેશ તમે જ્ઞાન નથી દાદા કે છે કે એનું લઈ ગયો છે અને ટુરિઝમ કે હા છે પરીક્ષા આપવા દેખી રૂપ અને મારું દર ના પાસે એવી રીતે ના પણ ભૂલે ગપુ મારે મેં કહ્યું તમને સમજાવી છે એવું આપડી સાધું છે ને કોઈ નાની જોડે પાછો આવવાનું એવું તો નથી ભરાય નહીં નકા પાછું મારે માસ્ક ખરાબ કેપાળ આગળ લખીને હવે લવું છે આજે આજે કહ્યું આપડે અમારે કામ કરવાનું હું તો કહેવાય રહે ને આપણી બાજમાં નમાજ કરતા રમયા કરતો મારી વાત થાય છે મારી વાત તો થાય છે અમારે કહે છે આ તો વાળી અત્યારે બધું બધું વાળી આ મેં કર્યું શું બધા આવશે રોજીアン દેખવા ગઈ દેવા સાથે આવી આવો આવો આવો અત્યારે જ આવી જશે હા હા આવતા જ છે તો એને જોયો તો એની મને જોમની મન બસતા કરે તો એને જો દબાઈ દીધી એના માથે ચાલે તોડી દીધી હવે કાળા આંખે થઈ ગઈ ના મારું એ રીતે દાખલો પેલા તો બોલે સુનિલ છે એલ એસી જય શત્ર જય કૃષ્ણ માયા મજામાં છે ને જય કૃષ્ણ માન વિચાર બેનિ આશીર્વાદ બાબા રામ